માધી તમારું માર છે કે મારો ઘણી એકલો ધણી બધી એકલા ના કરાય બધું લશ્કર આવશે થોડેકર માધા ની લસ્કર આવે તો એમાં શું છે મેરીએ બેયં ચિડેની દેખી ગ્યા તો ચાંભરી બધી ઊતરી ગઈ હા એટલે ના ધણી થઈ મતુ એટલે ધોડાવજે જાતે ધોઈ નાખું બેટા મને કીધું તો ભૂણા આઉં તો ખોકઈ નથી ગજે મતલબ અરે ચાહી ભાઈ આ શું કરે કીધું કરે બોલાઉ તો આ કરું ન કરતે એટલે બેટા હે સુભ આવે પણ કરું ખરી સુખ તો આવે પણ કરું ખરી પછી આવે પરિણામ તો છુટકો નથી અને કોક ને છુટો એવું ભાવ કરીને આગળ વધે આવી છે મારે દીક્ષા લેવી છે કેવું છે વાત જ છે બાકી પહેરવાનું તો છુટકો નથી પછી આશરેલા આવે નક્કી કરીને સુખ જ માન પે છે પછી ઉપાધ સમુદ્ર છે સાચાગર માં કહેશું એટલે હાલી છોકરા રાખે તને શું ગમે આજે કોઈ નથી ગમતું હા પણ આજ થી શું ગમે તને શું કહેવાય બધા હોય ગમે એટલા માટે કરવાની બધા ગમે એમ છે ને બધા સાસુ સસરા બધા હોય એ ગમે એમ છે બસ દોલતા કરવું લાગે છે દોરતા કરવું લાગે છે વાહ કોઈ તો કે મસુ હા વાહ કોઈ તો કે મસુ સાસુ એટલે કે નહીં તો આ દલ એડુ થઈ જાય વર્ણ એડુ થઈ જાય મતલબ ખવાય નહીં એડુ એડુ રીડુ રીડુ રીડુ રીડુ સીઝન સીઝન સાઈઝ કાય નું જે હેરાન કરે છે એ ચીજો ની પાછળ મને કોઈ ચીજ હેરાન નહી કરતી સાચી આવું એ હું શું કર્યો મારી પતંગ એ છે ગોળ કેમ ખાય છે પતંગ ગુલાડ પર ખાય ને આવે એમ કે છે હજુ શરૂઆત થઈ છે દાદા આપણે આગળ વધારવાનું છે હજી આગળ વધવાનું છે દાદા ફરી પડ્યા નથી બદલી છે ના લાગે તો ઉપરી ના ફાય ફરવાનું પસંદ ઉપરી હંડ પસંદ દુનિયા છે માટે લપસો ખરાબ હોય છે તો થઈ જ દુનિયા છે નિર્ભતા રહે સાધન હોય છે ખરું વિજ્ઞાન વિજ્ઞાન ભણી જ નથી વિજ્ઞાન જ ભણી શકે એ તો એનું નાચનલ છે? હા અધ્યાસ કોઈ પગલા નથી મળે એ વિજ્ઞાન ભગવાન નથી જાય પસંદ પડે એ સુખ આપે પસંદ ના પડે એ ચીજો કે ચા એ દુઃખ આપે તો બીજી કે બીજી જોઈએ દુઃખ આપે કડી ખાલી થઈ શું ખા કે દુઃખ આપે એવી ખરી કરી ગઈ જે વિનાશી ના હોય ટેમ્પરરી ના હોય કોઈ ચીજ ફરી કરવી है है है टेम्पर टेम्पररी चीज बीजी रीजररी कही खुद दादा ટેમ્પરરી ટેમ્પરરી કહી શકે એમ પહેલા પણ વસ્તુ ટેમ્પોરરી છે એવું જે જાણનારો જે કઈ છે એ પર્માનન્ટ હોય ન્ટ હોય બીજી ઓછે છેન્ટ નથી ખબર દાદાભાઈ શું કર્યા હોત બધું જે અનુભવ આવે છે અને તરસી ઠંડુ ગરમ એ બધા અનુભવ થાય ખરગટલું ભીઠું એ બધું રિલેટી છે પોતે પરમાનન્ટ બીજી રકમ ટેમ્પરરી મૂકી અને અનંત કરવા જાય છે બીજી વસ્તુ પર આપ્યું એ તું તું એમ જો પછી માનવું તારા માન્યા મારે તારા બુદ્ધિ ની હોય જાણું છું બુ નથી ખાલી કરે ત્યાર પછી એ રૂમ માં જ્ઞાન રહેવા આવે અગર જ્ઞાન રહેવા આવે ત્યારે ખાલી કરી જતી હશે બુ ડેફિનેશન આધારે બોલી દઉં બુદ્ધિ ની તને ખબર છે બુદ્ધિ શું છે બુ એક પ્રકાર નો પ્રકાશ છે અને જ્ઞાન એ એક પ્રકાર નો પ્રકાશ છે ઇન ડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ છે અને અને આндай જ ને ઇન્દ્રેક પ્રકાશ જેવો વિદ્યુત વાતેડો પણ એક બાનો આપણે દાખલો હોતો છે એની લી ઇન્દ્રેક પ્રકાશ જોઈ રહ્યો છે ના દેનો કે રીતે ટ્યુબ લાઇટ ઇન્દ્રેક પ્રકાશ નથી એનો ટ્યુબ લાઇટ એવો તો ઇન્દ્રેક પ્રકાશ નામ કે છે હે ટ્યુબ લાઇટ ટ્યુબ લાઇટ એ ઇન્દ્રેક પ્રકાશ છે ઇન્દ્રેક એ ઇન્દ્રેક આપડે અરીસા પડે એટલે ડિરેક કેવાય સૂર્ય નો પ્રકાશ અરીસા માં પડે ડિરેક્ટ કહેવાય છે આપડે આવી પ્રકાશ જાય તે બુદ્ધિ એટલે બુદ્ધિ બાકી હોય શું હોય અને બીજી વાલી વ્યાખ્યા એ છે આખા જગત ના તમામ સબ્જેક્ટ જાણું છું તમામ સબ્જેક્ટ કોઈ બાકી તો એ પણ કારણ કે અહંકારી જ્ઞાન એ બધું અને એક જ સબ્જેક્ટ પોતે કોણ છે જ્ઞાન કારણ કે અહંકારી છે ને હા માટે એવું થયું મારા બુદ્ધિ ખરાબ થઈ ગઈ બુદ્ધિ ઇમોશનલ હોય જ્ઞાન મોશન માં હોય મોશન માં ચાલે છે ઇમોશનલ થાય તો કરતો જ ને જુ જ મારે હજુ પણ હજુ પણ હજુ પણ થયું હા ના લીધા ઓછું થઈ ગયું ના લીધા પછી ઓછું થઈ ગયું ના લીધા પછી તમારી પાસે જવાબદારી નથી ને એ તો પછી સમજ જુદા રહે છે પછી અત્યારે બીજી રૂમર ખાલી થઈ નથી ને એટલે બધે બીજું રૂમર જેમ રૂમ ખાલી થઈ છે દાદા ની હાજરી માં જુદું જ રહે હાજરી બુદ્ધિ નું જ્ઞાન નઈ બુદ્ધિ ને એટલે સમજે ગાય છે તો કેવું હોય કેવું નથી કોઈ વખત એવું જોતું પણ નથી સારો મજુ એવું દેવ તો સારો મજૂર હોય ને કોઈ કોઈ બેન કે હે ભગવાન ખરાબ છે તો પણ ચાલશે તો પૈસો ગોળી દે દાદર થી લુકા લુકા હું તો બધો કે છું આજે બધા રકમ મને તો એક ઉંચી નાચ નો ભુસારી હોય ખરા જૈન માં વૈષ્ણવ બધી ઊંચી નાચે ભુસારી હોય ખરા બ્રાહ્મણ વાર એ લોકો માં ભિખારી હોય તો એમ દ ભિખારી ન હોય ખાસ બે જિખ જોવા સાંભળ ભિખારી આધારે ભિખારી એક જગત અમજો થયા અને ભિખારી ગયા દિખારી બીજા મન ના ભીશાળા છે વાતો ગમે છે વાતો ગમે છે પણ જડતો નથી ભાવ કરો એટલે મળી જશે જડવાનો છે જડતો નથી એનું પાછું કાન કાય નહી છે ટાઈમ પડ્યો નથી સિલાઈ નથી કરી સારું છે એવું તો માણું તારું એ વિચાર મને આયો નથી ગુલાસ નિયસાર સને યાર આ દે હું કરા મારે અહિયા નીચાર આવે ને ચાર પેકેટ વર્ષે છે એનું શું નામ જાણવા મળે છે આ બધું જાણવા મળે છે ને એનાથી આનંદ થાય છે જાણવા પણ હું એ જ પણ મહત્વ જાણવું પણ હું એમ ભગવાન છે શુદ્ધ જ્ઞાન આપડે જો આમ આટલું ત્યાં જ મોકલવાથી આટલો આનંદ થાય પાંચ લાખ રૂપિયા આપ્યા જયંતિ પહે તને બઉ આનંદ થાય જોઈને પછી મનમાં ઉપાડી થાય કે શ્યામ કઈ દેવાનું આવે પછી રસ્તા લૂટી ના જે રાખવું પડે કેટલા થાય લઈ લે લઈ જા આ બધા સુખ નાખે જેમ થઈ જઈએ એવું નાખે લુટાવાનો ભવત છે મનુષ્ય જીવનમાં મુક્તિ કે લી ક્યા ઉપાય મુક્તિ કે ઉપાય ક્યાં હિન્દુસ્તાની ઉત્તર પ્રદેશ ના ગોરખપુર ગોરખપુર ગુજરાતી બોલ સકતા નહીં આપી મુક્તિ હોય નહીં પરિચ બંધન હેધન હૈકો भक्ति करने में व्यवधान आता, आता, आता, आता है भक्ति करने में व्यवधान आते हैं विघ्न आता है उसका क्या उपाय भक्ति करने में विघ्न आता है तो उसका उपाय क्या विघ्न आता है भक्त करने में क्या करना भक्ति भक्ति भक्ति हाँ भक्ति करने में विघ्न आता है क्या विघ्न आता जी जी है कोई मारता है आपने को नहीं मन मन जो है चंचल होता है मन मन जो है वो चंचल होता है क्या होता है चंचल मन चंचल है મન ચંચલું ચા મન ચંચલ અક્તિ નહીં તું સંચાલ અક્તિ નહી મને તો મન એ પતા નહી ક્યાં આપી વિકનેસ હૈ કે માલુમ નહીં તો ભક્તિ ભક્તિ જતા મન ચંચલ હોય હો बड़े भक्ति जैसी रही एकाग्रता से नहीं होती तो मन की एकाग्रता शक्ति है ही नहीं खराब हो गई नहीं खराब हो गई है नहीं है पर वो जिस स्थिति से भक्ति माँ कर मन बरबर अक्सुती मन एकाग्र हो सकता नहीं हो जाता हो सकता नहीं हो गया है मन तो अच्छा है आप બૅકમાં જા કે દસ હજાર રૂપિયા નોટો દે તો મન કાતા ગણતી મેતાં ચલા તો મન એ ખરાબ નહીં હોગવાન પસંદ નહીં પૈસા પસંદ <laughs> जो भगवान की पसंदी हो जाए तो तुम आयोजन पसंदी रुचि तुम्हारा वहाँ एकाग्रता होती है जब भगवान की रुचि है नहीं आपको जब कैसे की रुचि है जब भगवान में रुचि हो जाए हो एक तो एकाग्रता हो जाती है एक साथ स्थिति को रखते हुए संसारिक कार्य संसार के कार्य ड्यूटी है સંસારિક જે કાર્યો કરવાના છે એ કરી શકાય ને બરોબર સંસારિક કાર્યો જે કરવાના છે એ પછી બરોબર કરી શકાય ને એક વખત ભક્તિ માં સમજો કે મન લીન થઈ ગયું તમારે લીન થાય લીન થવા માટે આપની ઈચ્છા નહી એ કે ભક્તિ માં લીન થવાનું અને સંસારમાં કાર્ય કરવાના એ બંને એક સાથે થઈ શકે બહુ જ અચાનક સરકાર કદી હોતા લીન હોય ભક્તિ માં ભક્તિનાર તીર્થન બિલ્ડિંગ વર્ક વર્કર બિલ્ડિંગ દેવા દેતા દાદાજી ને જો આપણે સુના ઉધાન હોય બરોબર તો સમાધાન કાયમ રહે પ્રયત્ન કરે સમાધાન રાખવાનો એ પ્રમાણ સમજવાનો નહીં તો દાદાજી બોલતા કે દુસરા પ્રયોગ બતાવેગા તો કાયમ કરો ફાયદો કરો ફાયદો જ છે તમારેખર સુધાત માં સુધાર્થ માં થઈ ને બોલો છે સુધાત્મા થઈ ને આ જવાબ આપો છો પૂછે થયો નથી હું કવું છે તમારી ઈચ્છા છે બેઠી વાત હોબળી આનંદ થયો જ્ઞાન જ મેલવાનું છે આનંદ આનંદ થયો બીજું કા સમિતિ ને તપ કરવાનું છે કેમ કરવાનું બગલા કરે જ છે ને દરિયા માછલા આવે તો ધ્યાન દરે પછી ધ્યાન માંછલા જાય જો હાલે તો માછલા ગણ જાય આવું જોખમ જેવું નથી ભાઈ જેવું નથી તને લાગે તો જાય ના લાગે તો એમ તો પેલા જ સંજય પડતા મન માં પહેલા લાગી રહ્યા શું જોખમ છે કોઈ જોખમ નથી બે કલાક બે પણ આવી રીતે બેસી બઉ હેલ્પફુલ થઈ છે બીજા દરેક બાબત સારી કે સારું સારું એમ સાચું સારું બીજું કહે છે ભૂત નહીં ભૂત હાજર ના ગમતું બોલું પડે છે ના ગમતું કઈ બોલું સાચું વલણ કરે છે ઘણિયા ના ગમતું કરવું પડે ઘણિયા ના ગમતું હોય કરવું પડે પછી એનો પ્રસ્તાવ ના થાય થતો હોય થતો હોય પ્રસ્તાવ પ્રસ્તાવ એટલે શું કે પોતે છે શા માટે કરે છે મન અને પોતા અસર આવે હોય છે <LEcko> કપડા એવા હોય નહીં એટલે કપડા ના હોય મન ને કપડા ના હોય કે આન છે એવું કઈ વેપાર સાધનો છે ને મન નો સ્વભાવ કેવો બસ વિચારવું વિચારવાનું કાર્ય થઈ રહી વિચારવાનું ખાલી પચક વાળું કોણ કરશે બં સાઈડિસ ટેબલ જોયા બધું જોઈએ અને પછી કેવું ટિકિટ વિકિટ લેવાની અમેરિકા જેવું ના જેવું એવી ચીજ છે ભટકે છે નવી ચીજ ક્યાં ક્યાં બતકતો નહી બેઠક તું હોય મન તી વિચાર નિરંતર ચાલુ આપણા ચહેને આધીન કહીએ ને રાજી કુસી થઈ કહે ક્યારે ઓડેર કરે ક્યારે ઓર્ડર કરે ચિત્તો ક્યારે ઓડેર કરે એને ઓર્ડર ના થઈ રીતે પછી બાય બચે પાછા પણ જય મજા ના આવે અંદર મજા નો આવે આવે છે ભટકે છે ને એ પ્લાનિંગ થાય છે પ્લાનિંગ નો જવાબદારી આપડે હું તે પ્રમાણે આપડે પણ ફરવું પડશે પ્લાનિંગ કરી રહ્યા છે એને બચત પણ ના દેખાય ઓફિસ માં ટેબલ કુર્તી હોવું જોયા જેવું છે ઓફિસ માં એવું જ એ દેખાતા છે એમ ચીપ ને એનું નામ કહેવાય બધું દેખાય નહીં અને મન ને દેખાય નહીં અને બુદ્ધિ નીચે કરે છે નિશ્ચય આ કરવું કે નહી બધા નું થાય કામ અને આનું ક્યારે મતલબ પૈસા પડ્યો તો લો થઈ જાય માનવો પડે તો બુદ્ધિ જ્યાં સહી કર્યા બેટા એમની સે કરે બુદ્ધિ અને હળવો બધા પ્રાઈમ મિનિસ્ટર બુદ્ધિ અને પરિણામ સ્વભાવ બુદ્ધિ નું જોઈ શકે બે પોતાને ઠીક લાગે તો મનના પક્ષ નો ભરે તો ચીતને ઉડાડી મારે સુષ્મ પડે મન ને ઉડાડી મારે તો પેલા બે વાતચીતા ભરી જાય જેમાં બુદ્ધિ પ્રવેશ વેડે જ ઉત્તી બધી જાય મિત્ર એ પરિવર્તન પાર્લામંત્રી એટલે પાર્લામંત્રી બુદ્ધિ જે પરિણામ ને જોઈ શકે દાદા બુદ્ધિ એ પરિણામ જોઈ શકે ને બુદ્ધિ એ પરિણામે જોઈ શકે ને પરિણામ પરિણામ થઈ શકે માટે મન માં આવે ટેક્સી માં જઈશું કે નજીક ચાલતા જઈશું નજીક છે મારે બે જણા છે એમ શું કામ છે એટલે મને આમથી આમ વિચાર વિચારે પછી બુદ્ધિ નિશ્ચય કરે છે નિશ્ચય કરે બુદ્ધિ ચૂકવાની ત્યારે બુદ્ધિ નિશ્ચય કરે છે કે અહીંયા જ્ઞાન લેવું